परम महाराज। श्री दर्म जी चालीस दशेरा ने गुर चौरासी गढ़ा मध्य प्रकरण સ્વામીનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમી સ્વામીયા ગાદીરાજમાન હતા અને સર્વે ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુનિમંડળની સભા તથા દેશ દેશના હરિભક્તો ની સભા ભરાય ને બેઠી હતી भगवान अतिशी गोटी बात है गोपाल स्वामी आदि भगवानी प्रीति वाला हरिभक्त અને એ તર્વે અંતીવ અને એમની જે ભગવાન આપણે એમ બોલાય અને દુનિયા છોડીને અહીંયા બેઠા હવે ઉપલબ્ધ કહેવાય એવી ના થઈ હોય ત્યાં સુધી પાણી હોય પાણી વગર રહી ના શકે અને જેડકો હોય પાણીમાં મજા કરે પૃથ્વી ઉપર એમ ભગવાન ની વાત આવે તો જીવ તો છે બે પાણી બે પાણીમાં જીવ તો છે બેઠા તો ઘણા ગોપાલન સ્વામી ની એવા પ્રીતિ વાળા તો એ આપણને પ્રીતિ શું કેવાય એનો અર્થ મગજમાં ઉતરતો નથી આ તો ટેડકું કારણ કે એમાં બહુ વિચાર ને જ્ઞાન ધંધુ ને કઈ કારસો નથી ટેડકા ને કે માછીયા ને હે પણ પ્રીતિ શું કેવાય એનો નિર્ણય પેલો કરવો જોઈએ ને દેવ પ્રસાદ બેઠા ભાઈ એ જો આ માર્ગે ચાલે અને આ સ્થિતિ કરતો જાય એમ એને દેખાતું આવે શબ્દશાસ્ત્ર ના કંઠે પેઢી નો આવે નો આવે અભ્યાસ કરે તો આવે આ સામાન્ય રૂઢિ ચુસ્ત પડે ભગવાન માં એ તો હોય માળા ભજન કર્યા જ કરતા ખોટું નહીં હાજર પણ આ ઊંડા ભેદ તો એ નહી ક્યાંથી ખબર શાસ્ત્રો ને જાણનારા તો આવે વાળા ને જે લખે છે પણ એ પ્રીતિ શું કહેવાય એને થોડું એકલા એકલા વિચાર કરો ને તો અહીંયા આવે પણ એ માર્ગે ચાલીયે તો આપણે નિષ્ઠા નિષ્ઠા કયા કરી પેહલા આપણે સર્વોપરી જાણીએ છીએ કેમ એ પેલા વિચાર કરવો પડે એ બોલવાનું જુદો અને સમજણ છે એ જુદી આ તમે વાંચો ને એવી મજા આવે મને કારણ ચોખ્ખું છો ને એટલે ગડબડી વાંચે તો મજા ન આવે જો ભગવાન કરી દે હીજાનો ઉપાય નથી તરત આવે એવું નથી તરત ન આવે ત્રણ વાગ્ય કારણ કે કોઈ નતા બે ત્રણ ફેર આ ચાંપુ દબાવી પણ કોઈ હમે જવાબ તો દીધો જ નહીં કોયો ફેરવું પડે ધ્યાન જઈને બેઠો બેઠા બેઠા ચાર વાગ્યા નો સોમાર થયો તમારી માનસિક ઉજા ને મારી માનસિક ઉજા ફેરવો હું કઈક બીજ નો અંબાર કહું ખુબ અંબાર વાંચીએ શાસ્ત્રો ના અભ્યાસ કરીએ છીએ એમાં વેદાંત રામાનુજ ભલે હો એ લોકો ઈશ્વર કેવા કે છે આપણા સિદ્ધાંત માં આપડે કેમ કહીએ છે ખુબ વિચારો કર્યા પણ હું વિચારમાં માધ્યમ કરતો જાવ પંચાણું કેવી રીતે મનાય પણ હે આયુ નહીં ને એમ રખે કોક ભૂલ હોય ને બોલાય ગયો હોય આપણા જે પૂર્વજો છે એ કોઈ ભૂલેલા નથી એ મને નિશ્ચય હવે ગયો એ ગોપાળાન સ્વામી હોય ગુણાત્તાન સ્વામી હોય મુક્તાન સ્વામી હોય બ્રહ્માંન સ્વામી હોય એ બધા ના શબ્દ વાંચો ખરેખર મને એક તાર દેખાય બધા સિદ્ધાંત ના એટલે એ નિશ્ચિયાત્મક બુદ્ધિ થઈ ગઈ હોય પછી વ્યાસાદિક નામાનુજ ના શાંકર ના શબ્દો બધા ભયાદી એમાં શાંકર વિભાગ અમુક ભાગે નોખો પડે રામાનુ જાન્યુ સંમ દોર પછી મનમાં પૂજા કરો કેને ધારો એમ કહો હું આમ તો પૂછો છો કે ધારિત માનસી પૂજા કરો એ આપડે જોગી સ્વામી ગરીબ પ્રસાદ સ્વામી નો કેવો તમને કોણ હે કેને ધારો માનસિક પૂજા કરો ઠાકોરજી કોણ વિચાર કરો માનસિક પૂજા કરી જે થાય છે ને એ ખોટું નથી પણ આપણે કઈક આમ હરખું દેખાડવું નઈએ ને આપણે માનસિક પૂજા કરીએ કે ને કરીએ બોલો શાસ્ત્રો જે કોઈ નિર્ણય કરી ને પરમ પુરુષ નારાયણ ને કહ્યા છે નારાયણ આપણે આ છે માયા મય હોય તમારો વાંક નથી ગુનો નથી કઈ નથી પણ આને આપણા મનોમંથન કરીને કઈક નિર્ણય તો કરવો જ એક સાધુ ને કહું પેલા જાઓ એક છરી લેતા હો ભંડાર માં ચાકુ લેતા આવકુ બોલીએ ત્યાં સમજી જ ગયો અને ચાકું જ લઈને આવે બદલે ન આવે ત્યાં આપણે એવી રીતે નિર્ણય થવો જોઈએ ભગવાન કહેવાય બીજો આવે જ નહીં વચ્ચે એટલે લગી નિશ્ચિયાત્મક તો થવું જોઈએ ને કઈ આ બધા એને માટે નથી વા બુદ્ધિ ના તર્કો ચલાવવો એના માટે નથી અહીં બેઠો તો હું તો હાલ દોઢ બે કલાક બેઠો છે કોઈ નહીં આ દબાઈ આ દબાઈ આ વિચારો કરતા ચાર વાગ્યા ઠંડ એટલે માનસિક બજા કરવી જોઈશું એ મારી માનસિક બોજા તમારા છે નો હોય કારણ કે હું તો બે હું નહિ કઈ ન કરું હું તો હું તોય કરું પણ આ ઓળખવા ઓળખ્યા વિના ઓળખાઈ ગયા એટલે આપણે દાખલો જ કરવાનો નહીં પ્રસાદ ઓળખાઈ ગયા ને ભગવાન બરાબર હવે મહેનત જ રહી નઈ ઓ ભાઈ અરજાર પોણા પાન થયા અધરિયો ગુચો કેમ ગોવાય મુકામ કરવાનું મુકામ ને નક્કી તો કરી રાખવું જોઈએ ને પેલું અધરિયો કેવાય અધરિયો પેલો ઓળખવો તો જોઈએ ઓળખાય એને જ ઓળખવાના છે એમ પણ એમાં જે મુક્તા નું સામનો એટલે બોપળા નું સામનો નામ આવ્યું એવા ને એવા આપડા વડીલો મોટા તોફાન કરતો હોય ઈ મુક્તા નું સં બરાબર ઠીક બેઠો તોફાન મટી જવું જોઈએ ને એ તો મટતું હોય અને પછી મુક્તાન સ્વામી ગોપાલ ગુણ સ્વામી નું નામ લઈ તાર્યું ન થાય તો મોઢું ચીમ રીંગણું મુકાઈ ગયેલું હોય જેમ હોય ને એવો થઈ જાય એ તાર્યા ન કહેવાય એ વસ્તુ ને પૂરેપૂરી સમજી ને દેખાય તો નહીં તમે માનસિક ઊજા કરો દેખાય કેવી રીતે કઈ નથી એનું પણ દેખાય બોલો બંધ કેમ આવે બધા મહારાજ કે ન બુદ્ધિ ભેદ મજામાં બે સમજતા હોય એટલે કેવાનો ભાવ થાય નહીં ઊંઘું પડે થાય આવડું ફરે આવડું જગત માં અનેક સંપ્રદાય માં અનેક એમ ક્યાંથી ઉપાય આ બધાનો એક સિદ્ધાંત હતો આપણા વડીલો એ જે જૂના સંતો રાખડી તો આપડે આ કરીએ છીએ કલ્પ અનંદ દ્વારા બ્રહ્મ નો સંગ કરવો આમ તો દેખાતો નથી ને મનંત દ્વારા મનન પેલું કરું કલાક કલાક મનમાં કામ થઈ જાય છે પણ એમ કરો ગયા દેખાય મારે જોવા છે અત્યાર લગી વાત કરીએ ને આચી કરીએ ખોટી કરીએ જાણમ તો જઈ મહારાજે આ વચના રચ્યા છે મૂર્તિ બધા ગઈ ને આવો અર્થ નો લે તો હારું પપોઈ મૂર્તિ મર્યાદિત હોય સરી હોય બરોબર મર્યાદિત થઈ તો અલ્પ થઈ જ ન થઈ તો મૂર્તિ માં બોલ્યા જો નાનું હોય ને એને બોખાવે બોલી જ શું મારી માં વાંદી છે છોકરો મારી માં વાંદી છે જેટલા ઘરે બોલાવો એટલે ઘરે બોલે લેવો તો એનું એને જ્ઞાન નથી બોલે પણ વીસ વર્ષ નામ કે મારી માં વાંદી છે કારણ કે એને માનું જ્ઞાન થઈ ગયું માં કોણ કહેવાય એને પૂરું જ્ઞાન થઈ હજી દુનિયા એમ આપણે આ ભગવાન ના સ્વરૂપ ના નિર્ણય કરીએ પાંચ વર્ષ ની અંદર ના બાળક તરીકે પણ પછી વીસ વર્ષ ના જોશું પડી પડશે અધૂરું તો હું અધૂરો છું ને એ તો કઈ કેવું પડે તો આવે જ બધા વિચારો બધા ભાઈ વ્યાપી ને ટૂકા બનાવી અને સર્વ વ્યાપી બનાવો તો સાકાર કેવી રીતે આ બધા પછી લખ્યું છે એને ખોલવું છે આ તો એટલે છોકરા ને ગોખાવે એટલું આપડે વજ્રાંગ માંથી બોલી લઈએ મારી માં વાંદી લખ્યું એટલે બોલી લીધું પણ વીસ વર્ષ નો બોલે નિરાકાર નો નિરાકર છે ખબર જ નથી પણ બધા માટે નઈ હોવાથી આ બિચારા માન માન માળા ફેરવતા હોય ભજન કરતા હોય જગત ને ભૂલી ને ભગવાન ને અમારતા હોય એમાં આતર્ક ખેડૂત ફરિયાદ કરે સ્વામી બે ચાર વર્ષથી કાંઈ પાક દયા કરો શું છે ખેતર છે, આ છે પણ હું કપાસ ની વાણ નો આવી અને બાજરા ને હારી હારી છે બિચારા એમ કરજો ને ખાડું પકડશે ઉગણી ગણી દેજો કેટલી ઓગણી ફેરાઓ નામ આવે ત્યાં કોઈ નો આખવા તૈયાર થાય જ નહીં વિષય થઈ શકે એને મારા ને નિશ્ચય સ્વામી બોલે આપણે આ પાડીયો તમારા જેવા પડકે હોય હું આ પાડી ઓગણી ગણ દે તો મારે દેવી જ છે કહ્યું એટલે દેવી સ્વામી એ કહ્યું ચાર લીટર આમ ત્રાહુ એ બે ચાર લીટર આ વિના પ્રમાણે થઈ ગયા ખેતી તો હજી થઈ ન હોય માં ડુંધરા પડી ગયા હોય માલીબા કેસે સ્વામી નો એટલે આ પડાય બેન આ પાછું લીટા ની હરી જ લીટો અને વાત છે ભગવાન માં એક વાળો છે ને એ માનસિકા કરવી એટલે કરવી એટલું ખરું માનસો પૂજા કરવા બે ઓગણી કું બધે એટલે શ્રદ્ધા થી નિષ્ઠાથી કામ કરે છે એને ભગવાન ફળ આપે છે બધા માટે ઉપયોગી નથી બોલવું ન જોઈએ પણ બોલી વાતે સર એટલે બધું એવો કઈ એકલા પાછું જોવું હોય આસ્તિકતા નથી આવતી ને શું કરી દ્રષ્ટિ ભગવાન ની દયા થી કઈક આવી ગઈ હોય અને આવડી આવી એટલે બે વચ્ચે સમન્વય કરવો અને તે આસ્તિકતાથી નહી આનું આટલું ખોટું આનું આટલું હાચું એમ કોઈ દિન અને તાજા ભણેલા ભાષણ કરે ને આનું સ્થિતિ મજા ત્યાં તો પહોંચ્યા નો હોય મારા જીવેલા ભાષણ કરે બસ બરાબર હવે તમે બોલો કરી સાંભા માંથી તો અમારો આત્મા વિચારા એને વિચાર કરવા એટલે મહારાજ જે વિચાર કરે એ આવતી વાત આ સામાન્ય જેવું સમજી શું એટલે અમારો હાથમાં વિચાર માં જતો રહ્યો પછી તેમાં એમ જણાયું છે ભગવાન બરાબર હોય તો એમ જાણ પ્રીતિ નથી આમ તો આમ વિચાર કરીએ તો નથી હવે આ આપણા આપણને સુખ દેવા માટે અમારી છતાં આપણા હોય એમ માની આપણે અને વાત નો કાઢી આ તો પોતાના છે મારી ઉપર નાસ્તિક ભાવ ન લાવે એટલા એ મને નાસ્તિક અને જે પણ કરે છે એજ કેવા નાશય છે અને તમારા જેવા ને બતાવ્યું કે પેલા ભગવાને એવા <laughs> એમ કરતા કરતા આ કઈ અધૂરું નો કેવાય જો સાચા ભાવ થી એમને રહેશે ભગવાન કરી દે તો ગોપાલ આવ્યા અને એ સર્વે ના અંતરણ એ સર્વે ના જીવ ને એમની જે ભગવાન પ્રીતિ એ સર્વે જોયા માં આવ્યા કોને ભગવાન ને જોયું છે બરાબર અંતઃ કર્ણ ને જીવ તપાસી ગય આ પછી અમે અમારા આત્મા ને પણ તપાસી જોયો ત્યારે અમારે જેવી ભગવાન ને વિશે પ્રીતિ જણાવી પણ આંબળી પાછળ ન પડે ઓ પાછા અને વાત આ છે કે ભગવાન ની દ્રષ્ટિ ની અરે બીજા ની દ્રષ્ટિ મળે કઈ તો પછી આપણા જેવાની મળતી હશે અને એવડા સુધારો કરી આ લોકો ની દ્રષ્ટિ મારી દ્રષ્ટિ માં ફેર છે તો ઈ ભગવાન આપણે વચ્ચે કેટલો ફેરાશે એને જોવું જોઈએ ને કઈ શા માટે ગુના દેશ યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે સામાન્ય જીવ ઈશ્વર માયા બ્રહ્મ એમાં માયા તો જળ છે આ ચાર તકો ચૈતન્ય છે જીભ ઈશ્વર બ્રહ્મ ને પરબ્રહ્મ એ મેટા કરતા એક બીજા સંવાદ માં ઉતરે ગરીબ વધારે વધી ગયા એટલે સ્વામી મૂકવાની આપણે આ જ્ઞાન કરવું નહીં ભગવાન બઉ મોટા છે એના જેવું કોઈ નઈ પણ પરબ્રહ્મ ની મોજડી ઉપાડે છે પણ ઈચો શબ્દ નો રાખો તો ઓલાનો બરોબરિયો ઉભો કરો છો બરોબરીયો પરબ્રહ્મ ના ગુણો એ જુદા પડતા નથી સરખે સરખા જ છે જગત વ્યાપાર વર્જ એક જ સૂત્ર પરબ્રમ ને કહેનારો મોટા થાય તમે એટલા બધા બેઠા છો ને એક ને હું મોટે ખાવ અને સરવાળા તમારે તરત મારી પાછી મંડળી કાર્ય કરતા એ વચ્ચે નું માપ છે જેવું કાર્ય કેટલી મોટી કરતા કાર્ય નાનો તો કરતા નાનો કાર્ય મોટું તો કરતા મોટું પાણી ના બુંદ થી જન્મા છો કે બીજે થી જન્મા છો એ મને કહો એક પછી બ્રાહ્મણ હોય કે જમદાર હો બુંદ સિવાય કોઈ જન્મો છે એ બુંદ માં આ નખ હતો છુપું હતું ત્યાંથી છુપે ઠેકાણે ગયું છુપું હતું છુપે ઠેકાણે ગયું કોઈ દેખું જેનું હતું અનુમાને કરે મારું બંધ હોય ને બે માંથી એ કહીને આખે દેખાય છે હવે પાણી નું બંધ એમાંથી હું ના શરીર ને તપાસો આ ભાગ કેમ ડી ગયા આંખ કેમ નીકળી એક જીવ કેમ પહોચી શકે એ અત્યારે બપોર વચ્ચે કરતા કરતા એ યાદ આવ્યું ડાક્ટરો બધાય છે આ બધું બહુ ઓળખે શું ઓળખે અનુમાન સિવાય બીજી વસ્તુ કઈ મને જા પછી આ સાધુ આવ્યો ચોપડું ચોપડું પણ દુઃખે મને ઈ એને કેમ ખબર પડે એને ખબર કેમ પડે માલી બાકી થશે ગમે એટલું માલી બાકી જાય છે કે ઉડી જાય છે કે હું થાય જાણું ને એ ન જાણે કામ માં લાગે છે એવું એક થાય છે આમ જયારે જોવો ત્યારે ધીરે ધીરે ભગવાન માં આવે પણ જોવા શીખીયે તો બીજુ ના વેખાયું કઈ બેના વખાણ ગયા પછી મારી ઉપર સ્વામી ઠીક છે એવું આવડે છે એટલે એ આપણા માંથી આપણા માંથી ઓ એટલે મને હવે હસુ સમજાવાય નઈ પુરુષો તમને કોણ ઓલખે જગતમાં આનંદ આવે છે કરવો છે ને એટલે એને આનંદ મળવો હોય એટલે મને જે આનંદ છે ને એ હું અધુરવાનું છું એને કઈ કારણ આગળ એ આવડા જે સાથે કામ કરનારા બિચારા હરખમાં જ કરતા હોય એનું ના હોય પણ હવે લુલા દેખાય પાંચ પૈસા નું કરતા મેં કહી દીધું મેં તમારે સંકોચ ન રાખવો ખરું તો પણ ક્રિયા શરૂ કરે તો જળ કરે ચૈતન્ય ઓછી જ કરે આપડે કઈ થી હા પડે હોય દેખાય બીજું સ્વરૂપ દેવા માંગતો હોઉં ને અને એનો ગુનો નઈ ક્યાંથી આનંદ કે એ તો આનંદ કરે છે અને કરશે પણ હું એકલો જ અવું ભણ્યો આપણી દ્રષ્ટિમાં મને અધ્યાત્મ વધારે હોય તો મને સારું લાગે ભૌતિક ભાવ બરાબર છે વખાણ થાય ભલાણું થાય એ ઘરે રહેનારા અધ્યાત્મ ને કેવી રીતે એ આ લોકો નું પણ આ લોકો બસ આનંદ ને ખાવાનું મળે છે ઉપાધિ કઈ ના મળે એટલે ખુબ આનંદમાં ભજન કરે છે આજે ફરવા જવું જેમ ફરવા વિ આને આનાથી કોઈ કઈ એમ નથી એના સંકલ્પ કરવું છે અને એનો હું આગે મતલબ માનતો નથી કારણ કે હજી ક્યાંથી આવે આ માર્ગે ઈ જે અભ્યાસ કર્યો હોય જાવે જે લાકડી ખૂણે પડી હોય તો હાથમાં આપી દે પણ ઠેકે નહી ઠેકો ન આપે કોઈ ની લાકડી આપી દે મોઢું હલો છે પણ દેખાય દેખાવો દેવા તો એ તો આ બિચારો પાછલા નઈ હું કહું તો તમને તો જ મહેનત કરે છે આ કેમ આપડે ફીટ ના બે પરબ્રહ્મ ની સ્થિતિમાં કેમ ફીટ બે કરવું તમને સાંભળી ગયા એમાં તમને આનંદ આવતો હોય આનંદ થી ઘર ન બે પ્રજા વિલાયતની પ્રજા અન્ય દેશોની પ્રજા એની આંચુમાં ફેરફાર હશે મળદા બધા એના જે કશે ને એમાં જ પરબ્રહ્મ નો મહિમા દેખાવો જોઈએ વાહ પ્રભુ ક્યાંય ભૂલો નથી તો ભૂરી ખાદી